થાય આપણે ઇન્ડિયો વાત કરે ઇન્ડિય વાત થાય થઈ પાર્લર ¿Cuál es el barrio? <risa> ¿Está bien contigo? તમારે સરકારી રાખ્યો જે નાની બહુ ચાર્જ થઈ મહિના પછી અગાઉ ના થાય છે સમજી જાવર પાવર ખરાબ થઈ જાય આમાં પાવર આ પાર્વત આપડે એમ કહીએ ગુર એની મસ્ત કરીએ પાર્વત છે તેનો મોડું થઈ ગયો છે અને આ જીત મોટી જીત જીતી રહ્યા છે જે પ્રારંભો કરેલો આ આ કાર્યમ ત્યારે ખરેખર જીતેન્દ્રિય હોય તો ના કઈ શકાય ખરેખર જીતેન્દ્રિય હોય એવું ના કેવા કઈ શકાય જીતેન્દ્રીજાવીતેન્દ્રજી થયા કારણ કે જી માન્યતા હું જાતા જતા છું હું હું જ કરતા છું એટલે આ જે દ્રશ્ય દ્રષ્ટા કેવી રીતે બની શકે બની જ ના શકે દ્રશ્ય દ્રષ્ટા કેવી રીતે બની શકે ન માનો છે બધું તમે જ્ઞાતા માણો છો રામ છે ઈ ની ની કા છે અન્યાતા કોઈ ના પાડે અને આ આના કા થઈને વિદાય ચાલે કોઈ કરતા આ છે નહોતું હાજર છે કે આવડે છે કે કેવી રીતે ખબર છે કે ગામડે પાછો જવા માસ પર આ દુનિયા હોય બીજા કોઈને પૂછ્યા કારણ કે આરોગ્ય હતા મને દવા કે ઉંસાર પર ઓર પેલો સબજેક્ટ પર ઓર આ ને બસ આમાં જ મુકવું નમવું નબરા ફોન માં શું કરી શકાય કામ કરે કે ના તસરે બધી નોર્મલ છે પૂર્ણ ની પ્રાપ્તિ થઈ જીવ ને પછી પૂર્ણ થવાનું રહેતું નથી પ્રાપ્તિ કર્યા પછી જીવ ને પૂર્ણ પ્રાપ્ત કરવાનું રહેતું જ નથી પૂર્ણ પ્રાપ્તિ થયા પછી જીવ ને કઈ પૂર્ણ શાસ્ત્ર પૂર્ણ થઈ ગયા પછી કઈ શાસ્ત્ર પણ ના પાડી છે રાષ્ટ્રહ પણ ના પાડી છે પછી આનો ઉદય હોય જ નહીં ત્યાં અમે રોજગારી છે પણ સામાન્ય જીવો માટે તો એલા એને ને કે મને જ કે છે જો ના પડે માફઈ માંગે છે આ કે જે છે બાપાને માનથી પારિવારિક ઉતરે અમે લોચ લઈને નથી આ તો સંપૂર્ણ જોઈએ સંપૂર્ણ મહારાજ કે ભાઈ અહીંયા સમજાવું સાહેબ મારી પાસે વાત સમજાવો સાહેબ તમે તો મોટો બુટે જે મારો વધે જાય મા થાય એના વાલ પાસે જવાબદારી તમારી વાળી અત્યારે જાય છે બિલકુલ નહીં અંદર એવા છે મારા કારણ ત્યાં પદ્ધતિ બઉ સારા મહાકરા પણ ભરેલા નઈ ને આ ભણ મા પહે લ કોણ લે મારાંગરેલો તું ખરો મોર બોલ હતા બિચાર બઉ તારો કાઢી નાખેલા બધા તાલ જૂના ધોયેલા બધા ઘર રાખ્યું છે ચંદુ બેન માં આવતા બેબીન છે બધુંડિયો સારી છે ભલો મા સાહેબ જાતે સાહેબ મારા સાહેબ કરી ના બને છબળો પડી ગયો હોય એવા ડેમોલિશન કરવાનો ઘરો આપડે કઈ જ્ઞાન લીધેલા કઈ માણસ મરવાનો તો નથી રે તમને કેવું લાગે આપડે જ્ઞાન લીધેલા માણસ મરે ખરો બે મરે પોતા હાથમાં મરવાનો સવાલ કયો તમને કેમ લાગે બરાહેશ ને પામે ના લાગે એટલે મહેશ લાગે ને મહેશ પાસે કુકુ ભાઈ ના તોડે મહેશ તોડે પૂછે શું કુદર મહેશ नदा <laughs> जुदी बात मार्ग कहवाइफ ने पत्र दिवस पे फ्रेक्चर पड़ी गई फ्रेक्चर थे तरत कीधु उलटू कीधु कोई मारो हिसाब हे कोई हिस्सा चुपके પણ આવું હમસ પડે તેમ ના ઘડીમાં જોડાણ કે ના આ જોવડેલું નથી નીવડેલું જોઈએ નાપાજ કમલેજ બીજી શું જેને જાણવાનું બાકી રહ્યું તેને કશું જ જાણ્યું નથી કર્યું જેને જાણવાનું બાકી રહ્યું તેને કશું જ જાણ્યું નથી કર્યું શું કઈ અને જેનું જાણવાનું પૂરું થયું નિશંગ થઈ ગયો બધું જાણ્યું શું નિસંગ થાય બધું જાણી ભેગા થઈને ખાલી સંસર્ગ અને જે જાણી છે તેનો વખત કઈ વિગતવાર ડિટેલ શું શંકા ગઈ એટલે જાણીવ ગયું બધું શંકા જયારે ગઈ આત્મા છે તે ઓર છે એ શંકા ગઈ એટલે બધું જ ચુપ થવું પડે છે જ્ઞાન સારું કર્યું નિવે શું કરું છે એક જન તો શિવ હતા એટલા મૂર્તિ પાસે ગયા જવાનું છું અત્યારે જ્વા કસ્યમૂર્તિ પાસે જાડવા જવું પડશે માત્ર ક્રાંતિ રિલેટીવ જ્ઞાની બધું માત્ર ક્રાંતિ છે હમર્કેલા છે બુદ્ધિજન્ય વિકાર છે એ શું છે વિકાર પછી જયારે સમજાય છે ત્યારે એમાં મને લાગે છે સમજવા જેવું કોઈ વખતે ધરતી પર ખાલી રહી જ નથી ધરતી પર આયા જ નહીં ખાણે આની કોઈ વખત કોઈક એ દુર્લભ દુર્લભ છે બધું બીજું બધું સુલભ છે શું કયું દુર્લભ વસ્તુ એટલી જ છે કારણ જ્ઞાની બધા જે દાતા ના હોય ને પ્રવચન દાતા ના ચાલે જો મોક્ષ જોઈતો વ્યાખ્યાન દાતા ના ચાલે મોક્ષ જેવું કે આમ કરો તે આપડે કરવું પડે તો કર્યું તો અધિશ્રાંતિ કરેલું બધું શાંતિ જાણેલું એ જ્ઞાન એટલે કાકતો ખબર નહી જોતો ખબર અરેલું છે કેવું બીજી ના ચાલે નીકળે જેટલી બધી ડુંગરી ની કહે અને બટાકા ને પાડે છે બટાકા પછી ચાલ આપડે આપડે ગમે ત્યાં ચાલુ આનંદ ખાય છે તો મારું શું મારો ખા હતા તું ઉતર જઈ ગયા છું ફટાકારે મારો તો ખદા પોલમ પોલ ક્યાં ચાલ અને પોલમપોલ તને પોતાના ધમદો ડખો થયા કરેરાત નહી તમારે કેવી નિરાત નહી પદ મોકલી તું આપે આગળ ચણિયા બોલાય મારે જમ્યા પણ મને તો પોતે પછી નખ્યા બતલ બતલ કે તમે કહોજી અને 15 મને કહો તે નેક માર દવારી કરીને આપણે ભૂલાઈ દેને તો તે કટે છે સાત કેટે મોટવાજી કરો તો આપણે હોય તો નુ સત્સંગ કરે છોકરો બેઠો પેલા આત્માની વાત આવે છે આત્માની વાત જયારે આવે છે ત્યારે દરેક એ દઈએ ને એની અંદર કઈ ટેચ થઈ જાય છે એવો અનુભવ થયો હમણાં કે જુડિશિયલ કોન્ફરન્સ અહિયાં હતી વકીલોની પછી દાદા આપણી પાસે બધા લો વાળા સ્ટુડન્ટ ને પાયા ખોજા હોય ને બધા ને કહ્યું વિચાર કરતા કરી દાદા દરેક ના આ ત્રણેય વસ્તુ દરેક ના માં એ બધા જે આવ્યા હતા તેમાં મેં એવા એવી શરૂઆત કરી મેં કહું મારા ગુરુ એવું કીધું છે કે આ વસ્તુ દરેક નામાં છે ત્રણેય વસ્તુ દરેક ના માં છે હા એની અંદર ત્યારે સમજાયો કે રહે બુદ્ધિચાલીઓને દાદા કારણ ગમે તે ના પડે તો કાળા નઈ ને કાળા એનો કાળા છૂટી ગઈ એમ આબા ને છૂટા થઈ જાય નહી અંબા આબા કે મમતા હોય હે પવન ખુબ આવે એ જોડે જોડે વાડે નઈ ને અરે એ ચૂટેજ વાંબો છોડી દે એ છૂટ એને હાથ પડી કે રગત પવન કેવો કુદરત ના ન્યાય બધું છોડી દેસુ એટલે આ બધા દાદા હું લઘુત્તમ કઉ છું સાહેબ બઉ ગમે લઘુતમ લઘુત્તમ આ ગુરુ તમે એ અધોગતિમાં જવાની નિશાની છે ગુરુ થવાની ગુરુ તો ભારે ગુરુ એટલે ભારે ભારે એની પર ડૂબ્યા બેઠા બધાય ગુરુ કિલ્લી જોઈ દરેક ગુરુ કિલ્લી ગુરી કિલ્લી રાખે જેથી કરી ભારે જતો અત્યારે અને અમે જેટલો લખુ તમ વ્યવહારમાં એટલો નિશ્ચય માં ગુરુ તમ અમા ગુરુ થવા ગયો એટલું પેલા ખરા પ્રગતિ માળામાં જાય છે રામજી ભી શું કે છે આજુ કે ત્યાં જઈને હોદ્દો બધો ભૂલી જવાનો ત્યાં જઈને હોદ્દો ભૂલી જવાનો સેક્રેટરી ખરો શું ભૂલી જવાનો હોદ્દો સેક્રેટરી હોદ્દો હોદ્દો તમે આ રજનીભી તમારું નામ નહી આ હોદ્દો બોલી દો ને તમારું નામ રજની ભાઈ પેલો હોદ્દો રજની સમય કોણ રજનીભાઈ રજનીભાઈ ના માય ને રજનીભાઈ આવું બોલ માય ને રજનીભાઈ તમે કોણ આપડું જ પોતે પોતાની જાતિ છૂટવા રહી કેટલા દાદા રહીએ આપડે આપડે કોણ આપડે જાતિ છૂટકવું રહેશે કેવું લાગે તમને એ તો બઉ ઘણ વિષય છે બઉ ગન વિષય છે ના ના આકારી છે હવે આ બે હાથ તમારા જ મારા છે ત્યાં સુધી જ્યાં સુધી શરીર છે હા શરીર છે તો બોડી કોનું છે એ બી મારું ગણી શકાય અને માથું બધું કોણ મરુજ મન મન કોનું મન બી આપણું જ હોય આપણું બુદ્ધિ બુદ્ધિ બી આપણી જ ભાઈ ચિત તમારો અહંકાર એટલે રજનીભાઈ રજનીભાઈ અહંકાર રજનીભાઈ નામ રજનીભાઈ અહંકાર કેવાય કે અહંકાર તમારો છે એટલે તમે કોણ એવા કે આ બધા ના માલિક છો એક વસ્તુ આગળ કપાઈ મારી આગળ ખોટ જાય છે રજનીભાઈ માલિકની માય નેજનીભાઈ નોટ આઈ આઈ એમ ધી ઓનર ઓફ ઓલ ઇઝ સેટ ફોર તમારા રસ્તે રસ્તો દેખાડ્યો તો તમને વધુ ખરો તમે જે રસ્તે ચાલી રહ્યા છો એ રસ્તે જવાની જરૂર છે ને તો આટલું પર જલ્દી પહોંચાડ્યા એવું તમે દેખાડું રસ્તા પર ગયેલો છું એટલે હું એટલે આપડે પોતે જુદા નથી આ બે રસ્તા થાય ને જ અને મસ્તી ચાલતા ના ઉતરશે કોઈ ને પૂછાય ચાલતા હોય તો આપડે ના ઉતરશે ભાઈ ભાઈ બુ રહી જ ક્યારે તમે સર તમે આવે તો બધા કઈ દેસ જવા દબાણ ચાર વાત હે બના પછી બિની એક બાજુ હાલ અનાદિ અનંતે કેવું છે અનાદિ અનંત બિગીનિંગ થયું નથી ક્રિએટિવ માથું વાતો આપડે કઈ ભગવાન બનાવી ત્યાં કે ભગવાન કોને બનાવ એટલે જવાબ તો આપો લોજીકલી ઠેક છે વાત કે બનાવનાર હોય તેને બનાવનાર હોવો જ જોઈએ નિયમ છે આ એસ ટુ એસ ટુ લઈને બનાવનાર માસ હોય પાણીઓ અને પાણી નો મેકર છે આપડે કઈ તું એસ અમારી પાસે નથી અમારી પાસે જે છે એ સામાન્ય બનાવે એટલા તું કઈ ના એસ ના ચા તો તું બનાવનાર છું એના ઉપર કોણ બનાવવા છે ઉપર દેખા થાય એટલે બનાવનાર હોય ત્યારે બનાવનાર હોવું એટલે લોજીકલ એ ફેક્ટ વસ્તુ નથી એટલે ગોડ ઇઝ નોટ ક્રિએટેડ માંથી અબધમાન ખોટું નહીં કહેતો હું પણ ગોડ ઇઝ ક્રિએટેડ બાય ક્રિશ્ચિયન્સ વ્યુ પોઈન્ટ ઇન્ડિયન વ્યુ પોઈન્ટ મુસ્લિમ વ્યુ પોઈન્ટ નોટ બાય ફેક્ટર વ્યુ પોઈન્ટ થી બરોબર છે જેટલું જરૂરી એટલું જાણવું જોઈએ બઉ ડિટેલ્સમાં ઉતરવા જરૂર હોય એટલું જાણવું છે ના પેલા ભગવાન એનો ઇન્કાર ના થઈ શકે એનો ઇન્કાર ના થઈ શકે આ જગત કોઈએ બનાવ્યું છે શું છે એનો ઇન્કાર ના થઈ શકે જગત કોઈએ બનાવ્યું છે એનો ઈન્કાર ના થઈ શકે લીલું પાંદડું ભેગું થાય એની પર અડે થઈ જઈ પાણી થાય ખરું આપણો પ્યાલો લઈને પ્યાલો મૂક્યો હોય આપડે પ્યાલો એક ઉભો મૂક્યો હોય અને બહાર કશું અંદર પાણી વાણી હોય અને બહાર પાક પાણી જ આવી જાય છે હે એ કોણ બધા બધું આ વિજ્ઞાન થી બું થયેલું જગત વિજ્ઞાન થી તને બનાંદર હોય ને તો ઉપરી એક જોયે ને ભગવાન કીધું જોઈએ બાળ મંદિર માં બાળકૃષ્ણ નો ધર્મ સાબળેલો નહીં તમારું બાળકૃષ્ણ નો ધર્મ ખરો નહિ તમારું મૂળ ધર્મ બાળકૃષ્ણ નો ધર્મ એટલે શું થર્ડ ફોર્થ બાળકો યોગેશ્વર કૃષ્ણ નો ધર્મ શું વાસ્તવિકતા અને આ છે પ્રાંતિક જ્ઞાન બાળકૃષ્ણ જોઈએ તો ખરું ને જ્ઞાન બાળકૃષ્ણ નો ધર્મ એટલે શું બાળકોને ભણાવવાનો ભગવાન ક્રિએટર બોલવું પડે ના ચાલે જ્ઞાન થાય નહીં આત્મજ્ઞાન કેમ કહે સાહેબ પુરાવો જ ના મળે ને વિરોધાભાસ છે શું બધા સરકાર એમાં મોટો એકવાર નાનો પોતાનું સ્વરૂપ જાણે પૂછ્યું તમને આ ગમતી હોય આગળ વાત છે માણસ એટલા માટે જ આવ્યા છે હે સાંભળવા જ આવ્યા છે એટલા માટે સત્સંગ કરવા જ આવ્યા છે ના ભાઈ હા ગમતું હોય તો ખબર રેડિયો રેડિયો રેડિયો બંધ થઈ જાય પણ બીજા કેટલાક માણસ હોય છે આપડે કઈ કાકા બંધ કરી દો કાકા બંધ કરી દો તો આમ હાથ ધરી હાથ ને આપડે એમના કદાચ રેડિયો હારો નઈ મેં તો એક કાકા તમે કદાચ રેડિયો હારો હાથ છોડી વાત ના હોબળે કર ભગવાન સાચી કોને કઈ કાંક લોકો કેસે એને સાચી રહી ગઈ સાચી વાત એ વ્યવહાર થી સાચી વાત હોય છે સામાન પ્રિય લાગે એવી હોય છે ચિતકારી સમાન થાય એવી હોય છે અને તે પછી ઊંઘે ઊંઘ ના સાચી વાત ના કહેવાય જ કઈ આગ્રહ છે સાચી વાત ના આપડે એને પૂછ્યું તમને ગમે તો આગળ રાખીએ ના ઈચ્છાથી પોતાની અનિચ્છાથી દારૂલો પણ ચર્ચો નથી શું ક અને ઈચ્છાથી કોઈક પહેરી દો એ ચઢતો નથી કારણ કે ઈચ્છા લોકો સગર આવે ત્યારે તો વિરોધી વાતચીત કરી નથી કંક માંડી દીકરી અરે કેટલું ગયા થઈ ઘૂમડ મોટા આવડે આવડે બોલ્યો નઈ આવડી આવડી અરે આવડ